એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે સાંભળો સાંભળો આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ વિદુષી બેન ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે દાટેલું એક છે ને કામ કરે આ ખેડૂત ને ચાર દીકરા હતા પણ ચારેય દીકરા હતા આળસુ હો ભાઈ ખેડૂત જેવા મેનતું નતા કઈ ભારે આળસુ હતો ખેડૂત તો બિચારો રોજ ખેતરમાં કામ કરે અને આ દીકરાઓ તો ક્યારે ખેતરમાં જાય જ નહીં ખેડૂત એવામાં એક વખત ખેડૂત તો સખત માંદગીમાં પટકાયો ભાઈ એ તો હવે જીવી શકે એમ નતો એ તો બહુ માંદો પડ્યો એટલે ખાટલામાં પડ્યા પડ્યા ખેડૂતને ચિંતા થવા લાગ્યો ક્યા આ ચારેય મારા દીકરાઓ ખૂબ આળસુ સરદાર છે જો હું મરી જાય તો ખેતરમાં ખેતી કોણ કરશે કોણ ને લે જો પાક જ નહી થાય તો આ મારા કુટુંબ ભરણ પોષણ કેવી રીતે થશે એ બધા ખાશે શું ખેડૂતને આવો વિચાર આવ્યો એટલે એને તો એક ઉપાય સૂજો હમ चार दीक बेसाग बोलो आप थेक पैसा चरु दाटा चरु दाटा जाऊ खेतर खोदो दाटेला ढड़क धनना चरु शोधी काटजो ते ब पैसा राखज પછી તો ચારેય દીકરા પેલું દાટેલું ધન મેળવવા માટે ઉતાવળા થઈ ગયા એમને તો કામ જ નહોતું કરવું ને પણ પપ્પા એ કીધું પિતાએ કીધું હતું એટલે એ તો અમને ધન મળશે એટલે એમણે તો આખું એ ખેતર ખોદી નાખ્યું પણ ભાઈ એક ચરુ મળ્યો નહી પૈસા મળ્યા નહી એટલે ચારે દીકરાઓ તો ભારે નિરાશ થયા કે બાપા એ આપણને ખોટું કીધું છે ત્યાં એની માં આવી અને પછી કીધું ના બેટા તમારી બધી મહેનત કઈ પાણીમાં નથી ગઈ એટલે પછી ચારેય ભાઈઓ એ ખેતર ખોદ્યું હતું ને એમાં અનાજ વાવ્યું અને વાવણી કરી અને પછી તો ભાઈ ભગવાન નું કરવું તે વરસાદ માર વરસ્યો અને થોડાક દિવસ થયા ત્યાં ખેતરમાં અઢળક પાક થયો રાજીના રેડ થઈ ગયા ત્યારે માં બોલી જુઓ છોકરાઓ તમારા બાપુજી એ નહોતું કહ્યું કે આપણા ખેતરમાં પૈસા દાટેલા છે આ જુઓ તમે બધાએ વાવણી કરી પાક લીકરા જતી રહ્યો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો